ચડતા જબ તક શરીર હે તબે કોથમાં લે ચલના પડતા ભીતર વાા અલગ ચલતા અલગ વાળા બહાર વાા અલગ ચલતા સાથ સાથ ચલ્યા કોઈ દિક્કત નહીતર વાળા અલગ ચલતા બહાર વાળા અલગ ચલતા સાથમાં કોઈ દિક્કત નહીઠ ભી ઘોડે મે બેટો ભોજન બરાબર આધી આધી પાંચી ચાલતી લગા કાય ને બોલા બોલતા મેડ ક્રિટર ઇઝ કરેક્ટ્રિશન વ્યુ પેટ બાઇન્ટ બરોબર હૈ પદર હો રહી બોલતા ક્રિયેટ નહીં ગુમા આદિ હૈ કુમ્ભકારી હૈમ્ભકાર અગર હૈ બુદ્ધિમાન નહીં બુમાન આદમી કોઈ રચના કરેગા તો અચ્છી કરેગા અહેમદાબાદ કરતા અગર કોઈ બનાવે કોઈ પઝલ હૈ મહાજે સબ આદમી પઝલ ક્યાબે કા ક્યા શનલાલ કિશન લાલશન લાલ હા કોઈ આગળ બોલે કિશન લાલ તુરા બહુ વિશ્વાસ લીધા પદલ હોય ભુનિયા પદલ ઇ ગઈ હે પદલ થી દિવાર મેઘલ હોતા પદલ વર્લ્ડ વર્લ્ડ કા પદલ સૌલ કરતાલર હોતા નહીં કભી નહી હોતાની જાહે મોટ પદલ નહીં હોતા સર્વ સમાધાન જ્ઞાન સમાધાન વિજ્ઞાન છે લઘુ સમદમી હું લઘુ સમજમી આપી લઘુતમ કોચરા વિજ્ઞાન કોઈ લઘુતમ કોચરા વિજ્ઞાન કોઈ છે આયા આપતા દર્શન કરવા રમેશભાઈ પરિચય રમેશભાઈ ન્યા પરિચય એક સંબોધી કે કારણ હુ આ જે પરિચય થયો એક નવા પુસ્તક ને આધારે થયો ભેદ વિજ્ઞાન ની સારી વાતને પડીય હુવા તો ફિરને આપતા પરિચય દીયા તબ મેજ્ઞાન વિશે બધું વાંચ્યું એટલે એમની જોડે વાત કરી આપના વિશે વાત કરી રમેશભાઈ અને એમને પછી એમને ભાવ થયો એમને બધી મહેનત રમેશભાઈ કરી એટલે આપડે ભેગા થયા હાથ અમદાવાદ ખાતે ના સંઘપતિ છે આપણે સમજ બતાવું ક્યાં બતાવીશું ક્યાં ક્યાં કેમે જાય એવું બતાવી પરિચય સંઘપતિ મેરા પરિચય એકેદ વિજ્ઞાન થી અમૃત ચંદ્રૂરી સમયસાર કે નાટક શ્લોક હૈ લોગ સિદ્ધ હુએ હૈી હવે જિહોને ભેદ વિજ્ઞાન કો સમજા જો બંધે હુએ હૈ જિને ભેદ વિજ્ઞાન કોઈ મોહમ્મદ મોહમ્મદ ને માઉન્ટેડ પાસે જવું જોઈએ મોહમ્મદ પાસે જવું જોઈએ હા તમારે મર્યાદામાં રહેવું પડે આજ જૈન ધન ના મર્યાદા એક અહેમ કાર એટલે આપડે ધ્યાનમાં તમે વ્યાજબી અને બીજા લોકો એમ કે છે કે માઉન્ટેન ને બોલાવે છે પણ તમારતા તો વ્યાજબી છે કારણ કે તમારે વિહાર કર્યો સમય બગડે ને એમનો એક આચાર્ય એની જવાબદારી કોની ગુનિયા ને કોઈ જવાબદાર હોતા નઈ દુનિયા માં કોઈ જવાબદાર છે દુનિયામાં કોઈ જવાબદાર નથી આ શરીર મારું છે અને આ પગ મારા છે તો એને જવાબદારી છે અને જેને શરીર મારું નથી અને પગ મારા નથી એવું જેના એની વિડીપ નથી વસ્તુ એની જવાબદારી નથી જવાબદારી એ લોકો મોકલે છે નવી શ્રેણી બનાવી છે એ લોકો ને વાહન વ્યવહાર કરવાની છૂટ છે અચારી આપેલી છે આ દીક્ષિત દીક્ષા આપ્યા પછી તમારી વાત સદન સાથે અમારે એક નાની પુરુષ ની જવાબ તારીખ છે સાહેબ કે જે છે અને છે કેવું પડે નથી અને નથી કેવું પડે નથી અને છે મારે કહેવાય નહીં કોઈ પણ રસ્તે તમને નથી અને છે કહું તો મોટા મોટો રિસ્પોન્સિબલ બનવું आ है ने? आ, ने, थे, ने, थे, थे। तो में का थे। आ, थे थे थे थे ना के में आ आ ना, आ आ आ थे बोला कि है मैंने कहा नस्तिक नहीं मैं महावीर को परम नास्तिक मान एक दिल्ली मत्रकार आया कहू जैन धर्म तो नतिक ત્યારે એમને કે મેં એમને જવાબ આપ્યો પત્રકાર ને કે ભગવાન છે એવું નથી નાસ્તિકો અને નાસ્તિક તો ભગવાન એટલા કે શું કહ્યું છે આસ્તિક નાસ્તિક શબતો બાદ મેં સ્મૃતિકારો ને કરતી સ્મૃતિકારો ને જે ભેટ ડાળીયા મનુસ્મૃતિ આદિ સ્મૃતિઓ વાસ્તવ ના નથી આવતો એવા માણસો નીતિ નિયમ માં બહુ સુંદર માનતા હોય છે અને નીતિ નિયમ બાળવી એ આર્થિક રાખે आचार्य श्री तुलसी ने तो उन लोगों को आस्तिक बताया कि जो कभी क्रियाकांड धर्म नहीं करते कि जिनका जीवन पवित्र है और नहीं मान आचार्य तुलसी क्या दिवस जीवन ने करता। पवित्र है कया पवित्र भाई ना भाई जेने अस्तित्व नु भान बताया तो अस्तित्व વસ્તુત્વ અને ગુણત્વ હું છું પણ હું છે તે પટેલ છું હું માણિયો છું હું બ્રાહ્મણ છું હું ધાદુ છું એ બધું હું છું એવું ભાન છે પણ હું છું હું શું છું એ ભાન થાય વસ્તુત્વ નું ભાન થાય ના પડે અને ત્યાર પછી મારી પાસે બધા આયા સાથે આપણા હિન્દુસ્તાન હિસ્કારી થઈ પડે તો સારું છે હિન્દુસ્તાન ને હિસ્કારી થઈ પડે તો સારું આવે કઈકુસ્તાન નું કઈ ભલું થવું જોઈએ બિલકુલ એક વાત છે હિન્દુસ્તાન નું કોઈ મહાન બોલ છે કે દાદા બબાદી મળે અને જોયેલા હોય તરત જ શાંતિ આનંદ થઈ રહ્યો પાકો પરિયું કેટલું બધું કારણ કે આ દાદા ભગવાન નહી દવાખાના લોકો બોલાવે છે દર્દીઓને તો દર્દીઓ ડોક્ટરો ખુશ છે કે દરિયા નો કેમ થઈ પ્રયોગ તો બહુ કરો ચાઇ પ્રયોગ નામો કે અંધા ખાત બિલકુલ આ ખાલી આખા વર્લ્ડમાં જો કોઈ કેશ બૈંગ નિકલી હોય તો દિસ ઇઝ દેશ બૈન્ક ડિવાઈઝ કર કોઈ પણ પોલે બોલે કલાક માં જોઈએ જ્ઞાની પરીક્ષા જુદું નથી અજ્ઞાન રક્ષણ એની જુદી વસ્તુ એક જીજ છે જ્ઞાન આવે ધ્યાન ધ્યાન માં રહીએ તો ભેદ વિજ્ઞાન આવે ધ્યાન દ્વારા કરી શકે ધ્યાન માં વધુ એવું એ જ ઉપાય છે ભેદ વિજ્ઞાન નો બુજબ ઉપાય છે પકડે આપ જે કરો તો એને ભેદ જ્ઞાન ને હેલ્પ કર્યો હોય તો કઈ નહીં હેલ્પ કર્યો તો તમે બીજો રસ્તો કઈ એટલે આપ જે રીતે કરો છો એ રીતે મને કહો શું કે આમાં એવું ચાર ધાના બતાવી દઈ ચાર ધાનાઓ આગમેવી વાવેવી અને કાટવી બરાબર એટલે કે એ ધાના તો પૂર્ણ ભૂમિકા છે અને પછી એ સાચે ધાતુ વિનાનું આંખો થોડું થઈ ગયું એમ કે કૈતન્ય મળું થઈ ગયું કૈચન્ય મળ પછી એ શુદ્ધ સ્વરૂપમાં માતૃકા હોય છે એવું પ્રક્રિયા છે માણસ ધ્યાન છે એના જ્ઞાન પ્રમાણે કરી શકે જ્ઞાન છે એ પ્રમાણ નું ધ્યાન છે તો પદ જ્ઞાન છે પદ નું ધ્યાન છે એટલે ધારણા કરીએ તો કોઈ રૂપ આપડે ધારણા બેસે રૂપ નું ધ્યાન એ રૂપસ્થ ધ્યાન કેવાય અને રૂપાસી નું ધ્યાન નાની સિવાય થઈ શકે નહીં રૂપાથી એ જ્ઞાની ગુરુ સાહેબ થઈ છે એક વાર જ્ઞાની ગુરુ દરેક કરી આપે કાપાસિત અનુભવ અધિકારીઓ એનું બાજ કરી શકે અધિકારી જે હોય એ કરી શકે કે આપ કોઈને તો ઉપાટી ધ્યાન કરાવી શકો એમ કે ઉપાટી જાગૃત અભ્યાસ અધિકારી મને કહેવાય છે કે કોઈ પણ તેલ ની દુકાનદારો હોય એને તો વાત હોય મારી દુકાન એ છે કે મને જે ભેગો થાય એ છે અધિકારી છે મને ભેગો થયો માટે એ અધિકારી જેને તેલ ની દુકાનદાર હોય એને તો વાસણ લીન જાય એટલે દરેક સારીજનો હોય તે અધિકારી છે અને નાગર હોય તો તે અધિકારી છે અને બીજો એક રોડવે છે તે ફર્નામેન્ટ નથી યાનીપુર તો એરોલ્યો બધા થિર થઈ ગયા યાનીપુર સુવા સુવા કૃપાતિ પાત છે એ કૃપાતિ એમ કે આનંદ કન કર આનંદ ગણ મહારાજ પર કે ભાઈ દુર્લભ સુલભ કૃપા હતી આનંદ ગણ મહારાજ હા આનંદ ગણ કે કયું છે એટલે દુર્લભ પર સુલભ કૃપા હતી હા બસ એ રીતે કરું એ દુલભ દુલભ એટલે છે છે દુલભ હા એ રીતે કરું પણ જો અનુગ્રહ કરે આપણું અનુગ્રહ ની કૃપાનું કામ થઈ જાય અનુગ્રહ નું કામ થઈ જાય તો એમ કે યાર એ તો જ્ઞાની પુરુષ હોય બસ કૃપાકાર યોગ મળે અને જ્ઞાની જે કામ થઈ જ ગયા તો આપડે એ માટે પૂછી ગયા કે પહેલા પણ જ્ઞાની હતા અને ધર્મ આકાર ના જીવો હતા કેમ એમણે કૃપા ના કરી પહેલા પણ જ્ઞાની પુરુષ હતા पड़े हमने जगत पर कराप्त चार कृपाई कृपा आपे तो घड़ा कृपा असम विज्ञान असम एट्ले मालिक नहीं मनो निमित्त અને પેલા માં તો ચાર ના એક ગુરુ થઈ ગયા છે હું ગુરુ નથી માટે તરત જ ફળ આપનારું છે તમને એમ એમ લાગે આપણે સંયમ ઉત્પન્ન થઈ જાય બંધ થઈ જાય કરવો એને પણ સંયમ કર્યો ના એને સંયમ એટલું લૌકિક સંયમ એ કચાર સંયમ કરવા બંધ થાય એનો સંયમ ધારણા ધ્યાન ને સમાધિ આ ત્રણેય મળી એને સેન ની પરિભાષા બાંધી છે પસંજલી આપને સાહેબ આપતો પછી આપડે તેવા પંખી નો પાસે જોયો ના હોય ત્યાં સુધી આપડે ધારણા કેવી રીતે કરી શકીએ ધારણા કરીએ તો આપડે ધારણા આવે ખરો ધારણા નમો જુવા નમો કે કોઈ પણ મંત્ર જુઓ ઓમ વિગે ઓમ વિગે એ ધારણા પછી આવી મંત્ર છે એની ધારણા કરે एकाग्रता परिणाम हमें आनते जरूर के ज्या सुधी सारा घूम बनता सुधी आते આ સરેલા ઘઉ ખાવાના છે દેશન ના જો સારા મરસા અને પછી તમને જતે ધ્યાન કરવું નહી પડે જે ચક્રો માનેલા છે મૂળાદાર ચક્ર એનામાં એમ કે મૂર્તિનું કેટલા પોતે છે જેને ગ ના થાય ગાળ દે અને ગાળ નો શિકાર ના થાય માર મારે પણ માર નો શિકાર ના થાય તો એ ધ્યાને એમ સાપ के अनुभव थे पानी लगे भोजन लगे थे એવું કહેતો મુનિ મારું બહુ નુકસાન કર્યું એ સાધારણ તમને અસર થાય તારું આ કઈ જતું દેહ પછી કરી નથી જતા માટે તમે હું ચૂની છો એટલે ધ્યાન કરનાર તમે હંશ મૂની છે તમે તમે હંસ મુનિ તરીકે ધ્યાન કરો કરો છો તમે જુદો પાર ઉપર ધ્યાન કે નાખો એ રીતે જુદો પારો હું શું થઈ હું શું જુદા થાવ જુદા થાવો ઉપર નું બનકે અસર થાય છે માટે તમે જુદા થઈ શકો છો હું જુની ના થાય તો તમે જુદા થાવર ના જુદા થઈએ તો અનુભવ ના થાય મારો કે જુદા થઈએ અનુભવ ના થાય આપણે આપડે જુદા થઈએ નાખી આપડે જે અથા તો યાદ આવ્યું રામ રામ વિજય બસ નામ ધરાયેલું ફર્યા કરે છે બસ પણ એમ કે આપણે એ સિવાય કેવી શુદ્ધાત્મા ની અનુભૂતિ છે તદ્દન પૂછપ નહીં એક સેકન્ડ પણ જો શુદ્ધાત્મા ની અનુભૂતિ થઈ હોય કોઈ અવસાન તો તેને કાયમ લીધે એક સેકન્ડ પણ થઈ નથી કોઈ ગમે એવું આપતા રીતે કહી શકો સેકન્ડ ની હોય કાયમ ની હોય માણસ કાયમ નું થઈ જાય એવું આપતા રીતે કહી શકો કરી આપું કાલે પંદર હજાર કાયમ નીકળ્યું સેકન્ડ કરી આપણે બહુ થઈ ગયું અજવાળું થઈ ગયું જો અંધારામાં કોઈ અજવાળું હોય નહીં અંધારા ને ગમે તેના સ્લાઈડ કરો તો બધા અંધારા નીકળશે અજવાર નહીં નીકળે पाड़ी पाड़ी पाड़ी तो एक इड पड़ी दम की हजारों मे पर सारी गांति पर रीते गांति राखे तो सारे तो मैं तो रमी रमत ભગવંતો એ તો આપડે કરી છે આ જે સંખા રોગ છે ને આપી રોગ નીકળી જશે એની ઉપર લખ્યું છે કે જેને આત્મા જાણ્યો એને સર્વ જાણ્યું સાહેબ આ પુસ્તક નું પૂવું તો પગારી મેખું ને આ પૂછા ઉપર લખે બગાડી પૂઠવું અને ત્યાં હાથમાં ના જાણ્યો હોય તો તું માથાફોડી કરી ના કમી જશે નહીં પુસ્તક માં હાથમાં હોતો નથી કે પુસ્તક બહુ તું શબ્દ માં આત્મા હોય છે કે નઈ આત્મા નથી મોટા પ્રોફેસર છે આ ડોંગરે તાંત્રિક વાળા ડોંગરે ભારત ફરી પૂછવા આવ્યા મારે બધું પૂછવું છે કે છે અને વેદ કૃષ્ણ ભગવાને શું કહ્યું છે ત્રિગુણાત્મક છે શું કે છે મગજ ભમણા થઈ ગયો અને સ્લાઈસો પાર પાર કરી સ્લાઈઝ પાસે સુગંધી વાળું હોય સુગંધ સુગંધી લાવે છે ખોટી આઝાખી સ્લાઈસો પાર પા <laughs> पर तो है उठेम आपको वचन अमने नवन भागे गाँव साई रे थे હલો દાદા ભગવાન તો ભાઈ પ્રગટ થઈ ગયા અંદર અમે આવું નમસ્કાર હું જમો નમો જને દાદા ભગવાન હું નમસ્કાર કરું મારે ઓળખાવે હરે નાના ભગવાન બચાવેલા રહેલા જે દાદા ભગવાન એને જે ઓળખાવેખાવે સાત છીએ કોઈ પૂછે એટલે આપડે શું કહું એ મોટા મોટું બળ કોઈ પૂછે કે તમે ક્યાંથી આવો છો આપણે એ મોટા મોટું બળ કહો છો તમે મૌન તો મય મનોબળ હલકું થઈ ગયું હોય નબળું થઈ ગયું હોય તારે મૌન પાડી અને મનોબળ ઉત્પન્ન કરવાનું સાચન અને મૌન તો રહે કેવી રીતે મહાત્મી એ તો બહુ થાય મન મૌન પાડે ફૂલ મૌન આપડી જબરદારી ને ફૂલ ફૂલ મન अपने वहीक्री बंद बाकी मौन तो भगवान कोई दुनिया मै मौन है संसार संसार અંગે એક શબ્દ પણ બોલતા નથી અને અધ્યાત્મ ડેટર સાહેબ વાતચીત તમે એવી કરો વાતચીત તમારે કરવા સાક્ષાત્કાર નો અર્થ શું સાક્ષાત્કાર બધાને જુદી જુદી ભાષા હોય છે લોકો બે અંક થી જુનારા પાછળ ચાલનારા લોકો છે બે વાંચ થી જુનારા એની પાસે બિલકુલ કઈ ના દેખાતું એક વર્ષ ને જોનારા હોય આટલું દેખાતું હોય તો એની પાસે ચાલનારા છે કઈ દેખાતું હોય એની પાસે ચાલનારા છે સુધી ને હવે સાક્ષાત્કાર એ આપડા ઘણા માણસો કે મને સાક્ષાત્કાર થયેલો છે ને કુષાર નો કૃષ્ણ ભગવાન મેં શું થયું છે મને કે કહ્યું આપ સાંભળજો સાક્ષાત્કાર થયો કૃષ્ણ ભગવાન દેખાય છે તને એકાગ્રતા નું દુઃખ મળે એ સાક્ષાત્કાર નવાય કે જે દેખાય છે કૃષ્ણ ભગવાન એ તો દ્રશ્ય છે શું છે હવે આ દ્રશ્ય માં જે આપણી દ્રષ્ટિ પડે છે તે દ્રષ્ટામાં પડે તો સાક્ષાત્કાર દ્રષ્ટામાં પડે આપણે વાત મારી વાત મારી આ દ્રશ્ય પડે છે ત્યાં સુધી સાક્ષાત્કાર ના કહેવાય દ્રષ્ટિ દ્રષ્ટિ દ્રશ્યમાં દ્રષ્ટા પડે એટલે દ્રષ્ટા એ ભગવાન છે દ્રશ્ય ભગવાન નથી દ્રશ્ય નહી દ્રશ્ય એ તો એક જાત ચિત્રો છે એક જાત ના વિનાશી વસ્તુ ઘરે કઈ હોય જ નહીં અને જ્ઞાતા થશે પરમાનન્ટ ના થાય તો ફરી બોલજો આપડે હા ફિટ કરવા સાથે કામ છે અને હું તમે એક જ છીએ બીજી વાત કઈ હા કઈ વાત અમને ફિટ થઈ અમે કઈ ના થઈ તો આગળ બીજી નવી વાત કરું સાચાત એવું માનીએ માને ચાલે નહીં નથી કેતો એ જ નસી પાછા પછી બોલે કે જ્યાં લગી આત્મા તત્વ ચિંધ્યો નહી ત્યાં લગી સાધના સરળવું આખો શું કે તિલક કરતો તે પણ અને જપ માર નાખો ગયો એ મૂર્ખ એવી ટેવ પથ્થર એટલા પૂરજે દે તુલસી દેખી તોડે પાન પાણી દેખી કરે સ્નાન સારું પાણી ભરી એક મૂર્ખ ને એવી પણ સાક્ષાત્કાર થયો કેવાય ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાન થયા છે સાક્ષાત્કાર હોતો નથી પછી માની લે તો એકાગ્રતા શાંતિ રહે તો આપડે એને કાઢી નાખવું નથી જેટલું કબાય એટલું વખત શું છે ના આપલે એટલે શાંતિ મળે છે સંસાર એટલે તો ત્રિવેદ તાપ ત્રિવેદ તાપ તે ક્યારે અનંત અનંત્રિવેદ નહી અનંતપ જે રીતે વિચારો સહન કરે આ સંસાર ગરી વાર મૂળ વસ્તુ પ્રાપ્ત ના થાય તેવા સંસાર છે સહન થાય કોઈ વસ્તુ ના ગમે પાણી પાકી લેવાની અને આપણે બીજી ગમે એવી વાત કરવાની તબિયત સારી રીતે એના ફાદરે કહ્યું આ બધી જોકે જોજો કરું છું તું એકને પહેરી જાય છે પહેરણ જો કર્યા કરે પછી એક ફરવાને શું કર્યું એક માણસ સ્ટેશન પર દેખાડવા કન્યા ને અને પેલા બાપે કહ્યું આવે એટલે પેલા છે શું કે છે અહીં જ મારું લગ્ન કરો અહી ના થાય ભાઈ એને ભવરત કાઢવું પડે એનું એ કરવું જગ્યા ક્ષેત્ર જોઈએ કે ભૂમિકા હા ભૂમિકા જોઈએ પવિત્ર જગ્યા એનું ટાઈમિંગ જોઈએ ટાઈમ ના જોઈએ મુહૂર્ત ના કરવું પડે સારા કામ કરવું જોઈએ એટલે આપણે મુહૂર્ત સારું કરીએ વધારે કયું બીજું હા મળવાનું થાય મોટું મુહૂર્ત કહેવાય પણ બીજું મુહૂર્ત એવું જોઈએ કે જેના માટે આપડે કાયમ સાધન કરવાનું છે આ કઈ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ નથી આપડે પર્મનન્ટ એડમેન્ટ કરવું છે એટલે કાયમ સનાતન સુખ જોઈએ છે તમે કોઈ દિવસ નક્કી કરીએ આપડે અને બેને છે સનાતન સુખ અને દિવસ હગી ગયો નથી દિવસ દીવો હોય ને એક મોટા જંગલ માં એક જ દીવો હોય તો બીજા દીવા ને ભગવાન ભગવાન ભગવાન માં પ્રગટ થયેલા છે તે છે પ્રગટ થયેલા છે અમે જ્ઞાની પુરુષ છે બાદલ નામ ખરા કે નહીં પૈસા પર જબરજસ્તી જોડે તો શું નથી લઈ ગયા એટલે જે મંદિર મંદિર બાંધ્યું હતું અને બહુ મોટું વિશાળ મંદિર બાંધ્યું લોકોને લાભ થતો હતો ને લોકોને લાભ થાય ભૌતિક લાભો થાય ને એટલે લોકો એમ પાસે ને આપડી દ્રષ્ટિ છે ગુનાર માં પડે આ ગુનાર કોણ છે કૃષ્ણ ભગવાન ને ધુએ છે દ્રશ્ય છે દ્રષ્ટા કોણ છે અત્યારે તમારી ધષ્ટિ છે તે ઉત્તર ને દક્ષિણ પણ માની રહ્યો હતો એટલે ઉત્તર માં દક્ષિણ ને ઉત્તર ને દક્ષિણ માની રહ્યા ઉત્તર માં થતા નથી પણ તમે માનો છો ઉત્તર ત્યાં જા આવ તમે ઘેરતા કોઈ દ્રષ્ટિ નથી તો તમે બીજું અંતર જે દેખાય એ તો એકાગ્રસ્ત કરવાનું સાધન છે એકાગ્ર દેખાય દેખાય એ કોઈ મૂર્તિ સ્થાપના કરીએ પ્રભાવ જે દેખાય તો પણ એકાગ્રસ્ત કરવાનું સાધન કઈ આપણે હેલ્પફુલ થાય નહીં હેલ્પફુલ તો દ્રષ્ટિ જયારે દ્રષ્ટામાં પછી જ્યારે હેલ્પ છે આ જ્ઞાન ની દેખાય પરમાત્મા હોય કે નહીં આ બધું જે જ્ઞાન નો પ્રકાશ છે એ પ્રકાશ આપનારો હું પરમાત્મા હોય કે નહીં પરમાત્મા હોય ને હવે જે પરમાત્મા અનેક સ્વરૂપો ધારણ કરે છે એમ ગુરુ નું એક સ્વરૂપ છે એમ સદગુરુ ક્યારે મળે એમાં પરમાત્મા તો એ સદગુરુ ક્યારે મળે પરમાત્મા અનેક રૂપ ધારણ કરે છે તેમાં ગુરુ હોય પછી એ ક્યારે મળે સદગુરુ ક્યારે મળે એ તો આપણું માક્ષ્મી ક્યારે મળે ના ના એવું છે કે કન્યાઓ ઘણી હોય